હું ખેજ છું કાંઈ કરતા હોઉં તો મને થાક લાગે ચાલો થાક લાગે બોલનાર ઊંઘવાનું છે કેમ લાગે તને ગજું ઓગણસાત એ ઘણા ઘરું કે છે શક્તિપાત શક્તિપાક ના આવી વસ્તુ કહ્યું પરાધીન છે એમાં ધંધા જવાની શક્તિ નથી એમાં શક્તિ કરવામાં પણ શક્તિ નવી જન નું કામ કર જરૂર ઉતર શક્તિ પાઠ કરાવી એટલે ગુરુ ના એસાન માં આપડે ઉતારીએ છીએ ગુરુ આપણે એટલું એસાન ચડે એવું એમનું માનવું છે શક્તિપાત જો કરતા હોય તો ગુરુ એવો બદલા લેજે બદલાય બદલા લેજો વારંવાર ભોગીલાનભાઈ પટેલ પ્રશ્ન એક જ છે શું સત્ય છે આગળ વિનાશી હોય કરીનાશી હોય સત્ય વ્યવહાર ના સંચાર ના લોકો માન્યો અને સત્ય અત્યારે આ બીજી આ બીજી નીચો હોય અને જો આ બીજી નીચો આપડે સત્ય છે મુસ્લિમો ને સત્ય આ બીજું સત્ય કે સનાતન છે અને સત્ય બિયે બદલાયા કરે સત્ય એ સત્ય મૂળ નગ્ન સત્ય હોય તોય ખરાબ કહેવાય તો એ જુદું કહેવાય નગ્ન સત્ય એટલે કે બોલીએ તો એ સત્ય જુદું કહેવાય નગ્ન સત્ય એટલે શું કે કોઈ માણસના મધરને શું કે તમે મારા બાપાના ભાવ એ નગ્ન સત્ય નહીં પણ તે સારું કહેવાય મજા કી કે મને મોડું ના દેખાય હા હું બોલું છું કે સત્ય કેવું હોવું જોઈએ પ્રિય હોવું લાગે એવું અમાને પ્રિય લાગે એવું હોવું જોઈએ હા સત્ય પ્રિય લાગે એવું બોલે વધુ પીસરથી બીજું બીજું બોલે એટલાનું કહ્યું કે સત્ય પ્રિય નહિ સત્ય પ્રિય હિત કરું જોઈએ સત્ય કે લાભકારી હોવું જોઈએ સત્ય હોવું જોઈએ અને પ્રિય લાગવું જોઈએ અને તે હિતકારી લાગવું જોઈએ હમ હવે એટલાથી એક માણસે કરી સત્ય કહ્યું પ્રિય લાગે એવું બોલ્યા ગીતકારી બોલ્યા બહુ થઈ ગયું મને સલાહ આપીને અંદર પડી ગઈ છે એ અસત્ય થઈ ગયું બસ આટલું સત્ય કયું બધું ભાઈ એટલે મિત કયું કરું કહ્યું સત્ય પ્રિય મિત્ર નોર્મલ એટી હોવી ત્યારે સત્ય એને કોઈ વિશેષણ ના આવે અદ્ભુત વિનાશીથી જવાબ દુનિયામાં દે છે એને માટે તત્વ ગ્રહ સતીલા આનંદ દે ભગવાન દે એ સપળ વક્ર એ આ વિનાશી સરાતન હોય અને આ આપો આ સત્ય ભગવાન આલે ઘરે નું સતી જાલે મન તીર એ તુને કલ્પના થી આ કોનો પ્રશ્ન એટલે આ આ કરે ઘણા so, વખત <laughs> ભગવાન ગમતા નથી આ કંટાળો આવેલો દેખાડવા માટે કરવું પડે જ્યાં રુચિ હોય ત્યાં મન સ્થિર રહે મનનો સ્વભાવ કેવો છે રૂચિ હોય મારે મૂળો ખેતરમાંથી કાઢીને ખાવ લારી માં દાતે ખેતરમાંથી ઉપાય રુચિ છે તે આધારે આપણે બે કલાક આપણે ફરે ફરે ખેતરમાં ફરે ખેતરમાંથી ખાઈ ને ખાય તમારું પણ એકાગ્ર રહેચિ છે ને આ રુચિ ઉત્પન્ન થઈને Why should you Águba.? sociedad under the eyes 방. Second, the Sermını Vincent who you have vibracje, τον aquí en using own principle studio, Ţdhi dhitnella ac système, this teacher rik pusat aŏ Srrhk extensioni им CAATI MC carua page તમે અત્યારે કરતા ભાવ છે તમારો ત્યાં સુધી તમે આત્મા અને કરતા ભાવ સુધી જાય ત્યારે મૂળ આત્મા આવો કર્મ બંધાય હું કરું છું એથી કર્મ બંધાય મન બુદ્ધિ ને ચીપ માં રે એમ કે છે ગુજરે અને જે દી ઇતતે જે દેતી આપને એવું નથી કે આપનો અશુદ્ધ ઠીક છે અને એ શુદ્ધ ઠીક છે આ તમને દે દે લાગે ને તે અશુદ્ધ છે નિર્જીવ હોય છે શુદ્ધ કાય શુદ્ધ કે એ શુદ્ધ થાય કે શુદ્ધી દ્વારા મેંધાય ભૂલવા ભરી ભૂલી જાય મને આઠ શું વાર છે યાદ કઈ તારીખ છે તે યાદ એક જગ્યાએ યાદગીરી હોય યાદ કરાય અને હોય તો દ્રશ્ય ગણાય દ્રશ્ય માં હોય એક વાત યાદગીરી કરાય એટલે અમને દ્રશ્યો હોય શુદ્ધ થાય તો આવડી થશે અરે એક તો આમાં નર્મદ ને એવી ઠેવ હતી હે કવિ નર્મદ ને સુરત પછી જ આ વાત એટલે ચિત્તની અશુદ્ધિ છે બીજા આ લોકો કઈ કારીગરો એને કરી શકે નહીં એ કારીગરો કરતા ભાવ છે કરતા ભાવ હોય શું કેવાય કારીગર કારીગરો કરતા આવો તો પોતાનું આ જ્ઞાનથી છે પ્રકાશ છે અને તે પ્રકાશ થાય થાય અંધારું બંધારું થાય સંસાર નો દુઃખ હવે નહિ સંસારમાં રહેવા સંસાર નું આદિ વ્યાધિ કેટલું હડે નહિ પછી દુઃખ હડે નહિ એમ નામ થયા ડોક્ટર થવું અઘરું કે મોક્ષ પ્રાપ્ત કરવો હે કરવો મુશ્કેલ ના એ તમે સમજો હું જે થવું સહેલું છે તમે ડોક્ટર નથી એ ડોક્ટર થોડી ઘણું અઘરું છે અને જેવા તો સવાલ કરું છે આપડે હવે એ ખતેર જે છે એ થવું હેરાન હેલું તો છે પણ કે લોકો કેમ થઈ શકતા નથી પોતે પોતે ભગવાન છે પણ ભગવાન થવું હેલું છે અને પોતે કલેક્ટર થવું અઘરું છે કારણ પોતે નથી કલેક્ટર પોતે કલેક્ટર નથી કલેક્ટર થવા ફરશે એટલે અઘરું છે પોતે આચાર્ય નથી ને આચાર્ય થવા ફરશે છે અને પોતે ભગવાન છે ને ભગવાન થવું એ છે એવું હેરાન લાવે નથી તો મોક્ષ મરે નહી મોર કરવી પહેલી વસ્તુ નથી મુખ સાથમાં આવે ભૂલા પડ્યા હોય પડી જાય પડી જાય રામ તારી માણું જેને આ ધ્યાન ધર ધ્યાન ના થાય તેને જાણવું કે મારો ભોગ થઈ ગયો થવાનો નથી થઈ ગયો એક ક્ષણ આઠ ધ્યાન ધ્યાન જાય ધ્યાન જાય ના થાય ધ્યાન ક્યારે થશે ધર્મ યુગ ના પ્રધાન ક્યારે થશે એવું કે પૂછ્યું યુગ પ્રધાન યુગ પ્રધાન પાક છે એવું શાસ્ત્ર નું વચન છે પણ કલયુગ પણ બીજા યુગની અસર રહે સત્યુગ્રહ કથા ઊંકી અસર રહે છે સત્યુગમાં ના થયું હોય એવું લોકો સુખ અનુભવો કાળ આવી રહ્યો આ બે હજાર પાંચ બે હાજર પૂજનભાઈ જન્મા <laughs> <laughs> <laughs> <coughs> <tapec> ઘર ના બધા હોય પછી મનમયુદ કરે ખરું પડે હા એટલે પછી મનમી કે ના થાય ને તમે આયા કાયદા ના થયા છે અને તું આ કરું છું કે આવો પધારો બહુ બહુ જ એમને પતાવું છું મને પતાવું છું અને પાછો અને કોઈ અપમાન કરે ભાઈ ને તમારું તમારી વાક્યમાં લાજ થાય એટલે તમારે પેલો મારા હજી જાય સ્વરૂપ એટલે રૌદ્ર ધ્યાન કહેવાય એ રૌદ્રધ્યાન નું ફળ નર્ક અને અક્ષ્યા નું ફળ ચાગર ગતિ એટલે બે કગ ને ચાર કગ થાય એમ પૂછું વધારે એ જરૂર ભગવાન દબાણ જેવું છે કયું એ લાગે પણ તમે ભાઈ તમારું જે ઈચ્છે દેવતા હોય તેના નામથી કહી દેવું કે આ કયું ના દબાણ રહેતું નથી પણ મારી ઈચ્છા એવી નથી એકદમ બોલ હોય તો ઈચ્છું નથી આપણે કાગળમાં હોય કલેક્ટરું નથી લેખે નઈ નાખી કેમ લાગે ભગવાને ધર્મ ધ્યાન કર્યું કે હોય ધર્મ ધ્યાન કેમ આપડે ત્યાં જોડે બે પ્રકાર નું અપમાન કર્યું પ્રાર્થના આપણું પણ કર્મ છે એવો વિચાર આવ્યું નથી આપણે એવું વિચાર્યું ધર્મ ધ્યાન એક જ ધર્મ ધ્યાન રૌદ્રધ્યાન ની જગ્યાએ એક જ ધર્મ ધ્યાન થાય એટલો પુરુષાર્થ એના હાથમાં છે ખરો એટલો પુરુષાર્થ એના હાથમાં છે ખરો ધર્મ ધ્યાન થયો નહી તમે તો જાણતા નથી થયું મારી કે દાદા એ કહ્યું છે કારણ કે અમારા વચ્ચે દલાલી અમે ધર્મ વાપરીએ નહીં અટકાયું અમારો ગુનેગાર નથી પણ મારા દોષ ને આધારે પોતે ક્રાંતિ ક્રાંતિ એટલે આ જગત માં કરતા હું આ મેં કર્યું કરતા ભોગતા કરતા ભોગતા હું ક્રાંતિ પછી ગમે તેનો કરતા હોય તેનો કરતા પછી પોતાનું શુક્લ ધ્યાન ઉત્પન્ન થાય શુક્લ ધ્યાન હું આખમાં ભાર કરાવી જો આ કામ લાગશે લોકી છે ધંધાધારી માણસ લોચ લીડ આવે લીટ શું આવે ચોપડ અહીપડવા ગભરાઈ ગયો આટલા બધા ટૂંક છે નામી મટી તમારે છોકરો ના હોય તો તમારે મુક્તિ થયું તો એટલે આ તમારે કેવું જોઈએ ના કેવું છે શું હશે માણસ તો ભાવ થઈ જાય ભાવ થઈ જાય ભાવ જાગે ઘણા માણસ દુર્ભાવ જાગે કૃષ્ણમૂર્તિ સાહેબ છે આપડી વાત ને મળતું આવે કે આપણી વાત મેળવીએ ને તો હા આપણી સમજન મળતી આવે હો કેવું છે એટલે પ્રેમ થાય અને મન બુદ્ધિ ના થાય એટલે બીજું રૂણા હવે મારે બધી બિલકુલ ઓળખતા હોય તો પણ એનો આપણે પૈસા રાખ દે શું પૈસા તો રાત પૈસા તો આપણે એ થોડો છોકરા પર રાગ કહી ગયો માણસ પર ભોગ હોય કરોડ લઈ જાય રાગ બેઠો છે શું કરો એકદમ વધી ગઈ ગ્રાંતિ બરાબર અરે જેની ભ્રાંતિ વધારે હતી તેની ઘટી શ પ્રાર્થના કરી બીજી અને બાબા ને મોરિ આગળ કાઢવું છે પરિણામ પામ બરાબર જોતા હોય છે ને એનું રૂપ શી રીતે લૂટે જવાનું હતું બાવ્યા થાય ધમતી બે પણ જે માણસે ક્યારે કદી કોઈનું ગુરુ કર્યું નથી એવા માણસ તો પણ ગુરુ થાય છે કયા કરવો ને કારણે એવું બને બંને તો એ હિસાબ મારતો નથી આવ્યો આ પરિણામ આવ્યા છે આજના પરિણામ તો જયારે આવે ત્યારે બધા ગાંધીજી ને બી કઈ એવું પરિણામ હશે ખરું કે ગાંધીજીને પણ એવું પરિણામ હશે ખરું કોઈ નઈ આબરુ રાખે નઈ ફટાક બાજુ લોક કેવાય લોક લોક સમૂહ કેવાય જાત જાત ના ગોળાબ હોય તો પથારીમાં મૃત્યુ થતા નહી તો એમ પથારી માં તો બઉ સારી રીતે થાય પાસે અમારા મોટાભાઈ હતા ને અમારા મોટાભાઈ એને ચાર પાંચ માણસે કહ્યું તમે પથારી માં તો મૃત્યુ નહીં થાય એનું થાય છે કાપી જ નાખો અમને તો કેટલી દિવસ ચડે એવું એવું બધું કરે દસ કલાક પંદર કલાક બધી બોલ બોલ કરી કઈ પાપ બળે હું આવ્યો હોય છે તમે આ કેમ કર્યું કરવું એ તો તમે કહો ઠીક આપડે તો જી આવડશું તો હવે તમે કહો તો કરવું આપડે એનું જોવા નથી દુનિયામાં કે પછી ગમે કપડા વેચી જાય ત્યારે ત્યારે અલગ રહેતા પેપર માં લોકો ના ભોગે થયું નથી બિલકુલ <taste> <taste airlineCause> <taste> છોડી ને આવે કેમ એ છોડી ને આવે કેમ એ રીતે ત્યાં સ્પેશિયલ હોય અને એમાંથી સાદા થવું પડે ઓર્ડિનરી કામના છે ને મેં થી અને સાતા હતા દર્શબેરે દેખી એટલે પેલો ફરી જાય સત્સબેરે દેખે તો ભઈ જાય એટલે આવે છે સત્સબેનો જેઠા ભાઈને દેખી ફરી જાય પણ ફરે નહીં ને હા જેઓ જાતિ હતી દે એ એવરા થાય ને નિમિત્ત મોજીલી ભીલ સત્સ કરીયા ને એ એ ઉક્તનો બહુ ઉક્ત મત છે ઈ ગ્રેટ ગ્રામ સ્પીચ જરા થોડિયા ત્રીય દેખ દે બોલો હવે આપ મિત્ર આપ જો કે વ્યવહાર પાયો છે વ્યવહાર એ આપણા અક્રમ માર્ગ નો પાયો છે આદર્શ વ્યવહાર હોય પણ દાદાજી હું એને એવી રીતે ઘટાવું છું કે જો નિશ્ચય ના હોય જો નિશ્ચય હોય તો વ્યવહાર આદર્શ થાય જ નહી આદર્શ એ કરું છું વ્યવહાર કરું છું એમ થઈ જાય પણ જો નિશ્ચય હોય નહીં એવું સમય હા જી બરાબર આપડે કઈ વ્યવહાર આદર્શ હોય જ હોય જ હું એમ જ કઉ છું હોય જ અહિયાં મારું એ જ કહેવાનું છે કે વ્યવહાર આદર્શ હોય જ નિશ્ચય હા બસ એટલું જ મારું કહેવાનું છે બરાબર છે એમ જ છે એનો નિશ્ચય કાચો છે બધા ને સાચો છે